સ્વામિનારાયણ ગુરુ રાજ બે હજાર એકતાલીસ ના પંચિવાર તારીખ છવ્વીસ એક ઓગણીસો પંચ્યાસી સાડત્રીસ વચ્ચે ચાલુ સ્વામી નારાયણાય નમો નમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ અને જેના હૃદય માં ભગવાન ની એવી નિષ્ઠા આચળ હોય અને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાન ના સાકારપણા નિષ્ઠા છે તે ટળે નહીં दुखवता दर्शन ने पीछे विना जीव छल्याण परमेश्वर प्रता न प्रतापे करवाचे भगवान ने प्रतापे कर समुद्र तर इच्छे एवं डाय भगवान स्वरूप न ज्ञान वाला સર્વે દેહ ને મૂકી ને ભગવાન ના ધામ માં ચૈતન્ય ની મૂર્તિ થઈને ભગવાન ના હજુ નિષ્ઠા બીજા દેવતાના લોક રહે છે અને જે એવા યથાર્થ ભગવાન ભક્ત છે તેનું દર્શન તો ભગવાન દર્શન તુલ્ય છે અને એના દર્શન ને કરીને આનંદ જીવ આનંદ પતિ જીવ ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું છે એકદમ નહીં પૂછી સાકારપ નિષ્ઠા એ બઉ દુર્લભ છે એવી નિષ્ઠા આવી અને એવી નિષ્ઠા ઈ પોતાના સાધ ને કરી ને કલ્યાણ માને અને એ મૂર્ખ છે જેમ સમુદ્ર તરવો એને પાણો લઈ ને કરે એવા લીટી પ્રમાણે તો બોલી ગયા વાંચું એ પ્રમાણે પણ આ જગત માં એવું શું દેખાય શાસ્ત્ર ની દ્રષ્ટિએ હાથ નથી આવતું અને મહારાજે તો આમાં અતિ ભાર દીધો આમ બીજા કોઈ ને આગળ મત હશે એમાં કદાચ હોય તો બઉ ખ્યાલ નથી મહારાજે બઉ ભાર દીધો રૂપના મૃત માં ઠેકાને आपड़े जगत बारा तो कि ने निराकार, निराकार निराकार को में में ले जाता को ध्यान नगत म આ હમણાં પણ ખબર નથી હોય ને શું છે સાધન વાળા ને સમુદ્ર જવાની વાત કરીને લીસ્ટ વાળા ને વાહન બેસી ને એટલે સાધન વાળા શું કોણ સાધન વાળા ખીચડી ચડતી હોય ને બે ચોખા લઈને આમ જવ ચડી ગયો અમારે તો ચોખા લઈ ને જવાનું વાંચ્યું તો ખરું પણ કેટલું સમજાણું એ આમાં ખબર પડી જાય કે રામજીભાઈ તમે હું સમજ્યા સ્વામી નારાયણ રવજીભાઈ હું કહેવાય મોટી વાત છે આપડે સાથુને સાધનો લખ્યા સાધનો કલ્યાણ માર્ગ ના સાધનો બીજા ત્યાં હામાં દેખાવા જોઈ વાંચવા ટાણે દેખાના હતા જો એ વાંચવું ના વાંચ્યા છે હું કહેવાય હામાં દેખાવા જોઈ સત્સંગ કરવો શું કરવું સત્સંગ તો કરવો સત્સંગ એટલે શું સત નો સંગ શું સત નો સંગ કરવો હોય તો વગર બોલીએ તમારે અસત ને ઓળખવું જ જોઈ તો સત નો સંગ થાય કેમ અસત આવી જાય હાથમાં સત્સંગ આપણે બોલીએ ખરું ને સત્સંગ થઈ ગયા સતનો હશે ને એમ હશે સત્સંગ નો અર્થ છે કે અસત ઓખવું જોઈએ તો એને પરતું મેલાય ને સત ને અસત ને નથી ઓળખતા અને સત્સંગ કરવા બે તમને જ્ઞાન અસત ને ઓળખવું જ પછી છોડવાનું પેલું છોડું જે આ ઘર તમે ઉઘાડો દાદા નીકળવાનો ભાવ થાય હોય તો કસ્ટર પડી હોય બંધ ઘર ને એટલે હાવરણી પેલી લેવી પડે આ બધા બંધ ઘર છે માલી વા અસત પડ્યું છે સત્સંગ કરવા જાવ તો અસતને ભેલું કાઢવું પડે માલીપાત એને ભેલો રાખે તો સત્સંગ કેવી રીતે થાય માલીપાતું એ આપડે સાધુ થયા એને તો બહુ જાણવું જોઈએ પણ સાધુ સાવધાન હોય સાધુ અસાવન નો હોય સાધુ સાવધાન પણ આપણે હવે ગોઠવાય ગયું અસાવે કઈ ભજન નું સુખ વિચાર કરી લેજો અસાવન પણ આવડા પગે લાગે છે અને એનો આનંદ આવે છે એટલે અસાવધાન આનંદ ના આવવો જોઈએ એ માણસ ને આપણે માણસ આપણને પગે લાગે ને આપણે રાજી થાય અસાવણ ના માર્ગમાં જોવા જઈ પછી ભગવાન જયારે દેખવા જાવ એ પેલા નબળું એક બાજુ કાઢવું જોઈએ નબળું હટે પછી સબળવું આવે નબળું એટલું ન હોય આવે ને તમે રાત્રિ થી કેવાતો રહો છો આ કોણ કે આપણે ઘરે સાવચેતી નથી ચલાતું ઘરે લટાર મારી આવી લટાર કેવાય દર્શન નહી પછી કામ હોય તો બે હે સાવધાન ભણું એટલે કામ કરી આપે ન કરી આપે સજેલો સજીયો ઈ વાળ કાપે કે એમને લોઢાની પટ્ટી લઈ ને આખો વાળ લોઢાની પટ્ટી વિચાર કરી લેજો આપડે લોઢાની પટ્ટી જવા થઈ જઈએ ધારું છે તો હું બોલું છું ને એમાં હા ના કેવું પડી ગયે છે પણ અસાવ શુદ્ધ હતું એ તમને ખબર છે તમે આ બીજાને ભણાવો તો છો ને શું ભણાવો એ કોને તમે જ અુદ્ધ બોલો તો ઓલા ને તૈયાર કરો સાવધાન નથી સાવધાન અભિંદ પેલા બોલતા તો થઈ ગયા ઉપાડ એવો કર્યો હતો મેં ગાભડી થકી દે થઈ ગયા એટલે બોલવાની રીતિમાં અક્ષર અર્ધા બોલે એ તમે ન જાન સાવધાન કોણ હે હવે સ્વામીની વાતો વાંચો ભણનાર કરતા ભણાવનારા ને શેનો દાખડો પણ ભણાવવા જાય ને એને કાંઈ ન હોય શુકશુક પગાર લેવા માટે ત્યાં હોય ઓલો ભણે કે ન ભણે એની એને સંબંધો ન હોય કઈ બધું એવું છે સાહેબ મામલતદાર સાહેબ દાખલ થઈ જવો જોઈ પછી વાંધો નહીં કેમ હતું ને આ જગત માં કઈ એમ આપણે આ સાધુ થયા છે આ જગત પછી અલગ વાસી છો અસાધુ હો ગયે વાર છે કઈ એટલે અસાવ્યું પ્રમાદો વહી મૃત્યુ રહી રહી જ એ પાછું શુતિ ની બોલી દે એવો હે જો પ્રમાદો વહી મૃત્યુ રમ રવિ મી પ્રમાદ ને જ મોત થવું પ્રમાદ એટલે અસાવધાન અસાવધાન આપણે રાખીને બેઠા એટલે મોત આપણી માથે વિચાર કરજો પ્રમાદ હોય મૃત્યુ હમ ને જો આપણે પેલું જાણવું જોઈએ માણસ છે એને ભાષા શીખવી કે પશુ શીખવી માણસ ને શીખવાની માણસ ને માણસ શીખે નહી છે કંઠો તો હોય બોર જીરો શું વિભાગીકરણ નહી સત અસત વિભાગીકરણ ચોખ્ખું મળવું જાય વિવેક એટલે વધારે માલી બાઈ આપડે વિશ્વાસે આ બધા બેઠા છો એને તમે સાચું ના મળે તો આપડે વિશ્વાસ ઘાત કર્યો એનો એનું પાપ કેટલું લાગે જેને વિશ્વાસે બેઠે બેસે છે એનો વિશ્વાસ થાય રહેતું નથી એમ ન બોલાય કેવો નો જ આવવો જોઈએ આપડે એટલું વધારે નથી એમ તો આગળ હલાય ને તૈયાર મળે ને ખાઈ ને મજા કરીએ એટલે આપડું કામ લંદન સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે અઢારસો છોતેર ના મહાષુ પડવા ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતે સાંજ ને સમયે ઓસરીએ ગાદલું નંખાવી વિરાજમાન હતા ને તમે જોઈ ને છો ને હવે કાપડ કાપડ હોય નહિ હોય તો આમ દેખાય બધા દોરિયો અને હરિભક્ત સામુ જોઈ ને જાજી વાર વિચારી રહ્યા અને પછી એમ બોલાજે સાંભળો વાત કરીએ છીએ સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો પાંચ રૂપિયા ભેટ ભે તો થઈ ગયા સત્સંગી લોલી ગયો બે પૈસા ની કંથી હોય જણ્યા વિના છોકરા ભણ્યા વિના ની ફાળાય જોઈ લો તમે એમાં ખબો કે ન ખબો ભણ્યા વિના ની ફાળાય બે પૈસા કંઠી બાંધી જય સ્વામી નારાયણ હા સમજવું આમને ના ચલાવી લ્યો કેમ ચલાવી લ્યો અને ચલાવશો રોટલા થશો પણ દુનિયામાં બીજાને રસ્તે દોરનારા નહીં થઈ તમારે કચ્છમાં તો કર્તવ્ય જોઈ જ્યાં કર્તવ્ય નથી ને જો લાખો પતિ નો છોકરો હોય હરા હરા લુગડા પહેરીને ફરે ઘડીક દુકાને હટો જાય ઘડીક ઘરે જાય બજારે જાય ધંધામાં ધ્યાન રાખે બાકી રળી ગયા છે એની પાછળ અમે આટા મારીએ છીએ કરતવ્ય શું એનો કોઈ વિચાર તો કરવો જોઈએ આમાં એવું હોય ત્યાં હોય પાઘડી દીયે દુકાન લઈએ માલ ગોઠવે પેલે દાડે થોડુંક જો હારું મળ્યું તો રાજી રાજી થતો હોય પણ પછી દુકાન વધારી લેવી પડે હોત એ દુકાન નો હાલ હોય આપણે આ માર્ગે ચાલ્યા વિચાર કરવો કે આપણે શું માલ માં વેપારમાં જીત્યા તમારી દુકાન છે એમાં જીતી ગયા એમ ને જો ઘણું જો બઉ કેતો નથી माली विचार छो लायक बनाई लायकव्यम विद्या कोई नहीं લાડ લડાવીને ઉછેરો છોકરા ને કઈ શીખવાડ્યો નહી મોટો થાય શું થાય એમાંથી બાપની મિલકત ખોવે વાગાવનાર નો વાંક કારણ કે એને ભાઈ ને તકલીફ પડે છે મળી એને ખોટું લાગે કેવી રીતે આગળ લઈજો ઉપનિષદ બોલો તમે બોલો પછી આવે બ્રાહ્મણ ગોપાલ માં સેવિશેહમત પછી સ્વામી નારાયણ બોલો જ્ઞાન સ્વામી નારાયણ જોવા જો વિદ્યા વ્રાહ્મણ આ જગા માં જગત મહિનુ માઇન હાથ જોડ્યા મહારાજ આમ ન કરો હું કઈક મારા માં પરાક્રમ છે વીર્યવતી તથા જેને તેને ભણાવવા માંડ્યા મારું દેવ જોઈને હું તમારો ખજીનો છું મારો હું તમારો ખજીનો ખજીનો કોઈ લૂંટાવતું હશે એ તો તારામાં હોય દાન દેવું હોય તો સુભાત્ર ને બોલાવી દેવાય પણ લૂંટાવાય નહિ લૂંટાવાય નહિ મરથલ પોતાની બેલે ગોખતો હોય અસુકાય અમૃજે રૂજુ નહી સરળ નહીં હોય ત્યાં ફટકાયું છે ને એ ફટકાય છે ત્યાં સૂય કાય અંધ્રુજે માબરૂ એને ભણાવશો માણસે એટલે કે જગત માં કેવાય મારા વિદ્વાન બધા જ હોય એટલે વિદ્યા નો ને નિંદા થઈ તેવી હે પેલી તો ભણાવવી જ નહી વિદ્યા આવવાને જો અસુ કાય અંધ્રુજે માબરૂ તમે એ ધર્મ પાડો છો ને બરાબર કઈ ભણાવે છે તમારે જવું થઈ ન ભણાય કઈ અમને તો શું આવે અને હંમેશા ઇવડાય તો મૂર્ખ હોય તો આ ભણાવનાર ઉપર છે એ જોવા તો હશે આ દેખો માલી આજે વસંત પંત મે માંથી શિક્ષા પદ્રી આપણા માટે છે તમે ઉચ્ચાર કરો ત્યાં દેખાય કરે આ શું ઉચ્ચાર કરે તો આ પ્રસંગ આવ્યો કયો છો સૂર્ય કાય અમૃ માબ્રુહિત એવાને ભણવાય જ નહીં વિદ્યા સર્તવ્ય આપણે ખુબ વિદ્વાન થયા તો ફરી એમને વિદ્યા ની મરી જવું પણ દેવી નહી કોઈ શું છે શાસ્ત્રકારો એ કારણ કે પાત્ર વિના ભણાયું એટલે વિદ્યા નો દુરુપયોગ થાય એને સુખ નહી દુશ્મન આવડા અનુભવ થતો હોય કોક ને ભગવાન કઈક પૈસા આપ્યા કોઈ સત્તા હતી એટલે કોઈ ગરીબ જાણીને એને ક્યાંક ચડાવવા જાય ભલે બિચારો રડી ખાઈ એને તમે ટેકો દો તમારા કમાઈ જાય જાય બરોબર છે એટલે આ ઠેર ઉપનિષદો માં લખાય ગયા મારા ને શિક્ષા પદ્રી માં લઈ જ આવી રીતે રેજો ભાઈ આપણે એક દિવ થવા આવ્યા એવા વિચાર હતા ગોઠવણી કરી અમારા જેવા મૂંગા બે દવા દો એમ જાય એમાં તમારું કોઈ શ્રેય નહી મને તમારો આનંદ થઈ ગયો તમારું શ્રેય નહી મને આનંદ શું કહું વિચાર કરજો થાય ભારે ભાઈઓ બિચારી દેવી મુંજાઈ ગઈ હતી એટલે બ્રહ્માજી પાસે પોચી બ્રહ્મા ને કે ભાઈ મને જેને તેને દેતા નહી હો કારણ કે મારી આબરુજા હે માલી પાસે વિદ્યા એટલે કઈ સંસ્કૃત વિદ્યા એવું નથી જો આ લોકો ને અત્યારે હેલું છોકરા ભણે ન ભણે લાઇ જતા હોય ત્યાં ખરી રીતે શિક્ષક પૂરું સરકારી પગાર મળી દુનિયાની ગરજ છે આ બધું આવું ફેરવું થઈ ગયું છે સ્વામી હતા અને આવો વિશાળ સંપ્રદાય નિર્ણય થાય ગયો ભણેલો થાય ગયો બોલો ત્યાં બાજુ આવડા ગામો ગામ સત્સંગ વધાર્યો એ વિતવાનો યોગ ધાર્યો વિચાર તો કરો હે તમને પાછા તો ફાળવું તમે ક્યાં રસ્તા લીધા એ કઈ ખબર નથી બધાનો ઇજારો લઈને આવ્યો મારી પાસે ખરો તમે ઠેક મારો હું તમારા ભક્તા ઇજારો હાલતો હશે કોઈ નો નહી અમારે તમારું ભયું કરવું તમે જાતે પણ હું જાણી ને તમારા ભગ નો ભાંગો પણ આ તો મારા ભેળા થાય એટલા ઉછરે ખરું લેવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જોયું પ્રથમ ના વર્ષમાં મારું મન આવું હતું આવું હંમેશા મેળવી ખોટા હીરા મોતી માને ખોના ઝવેરા એમાં સંપ્રદાય ને ગૌરવતા છે જીવનમાં ગૌરવતા છે જીવન નો બદલ્યો અને કોના થી રૂપાળું થવું છે માં ધર્મ તો કોઈ દી શોભે જ નહીં એને તો જીવન જોશે જીવન બદલાવું નહી આપણે જીવન બદલાવીએ તો જ આપણી શોભા આલોક માં છે ભગવાન જીવન બદલ્યું નહી અને બારલી શોભા વિદ્વાન કેવાય ફલાણું કેવાય ઢીકણું કે મારા વિદ્વાન તો માર્યા ફર ભાઈ રાવણ કેવડો વિદ્વાન હતો કેવડા તો કોઈ મથવાના નથી થાય વિદ્વાન રાવણ કેવડો ચારે વેદ કંઠે હતા વેદાંત્ર પણ રાક્ષસ કેવાનો ભગત કેવાનો હંમેશા જીવન જ પવિત્ર છે એજ મોટી વસ્તુ છે ભાઈ આ મહારાજ વચના જો પેલા વર્ષ મન હતું પછી આવું સત્સંગમાં આવ્યા પછી આપડે હું આમાં જીત્યા આપણા વર્તુલો રાજી થાય નામાનું કુશલવાણીઓ નામા ન રાખે તો પછી એને ખોટ જાય એમ પોતાનું મન તપાસ કરું જોઈએ મારા માં દોષ હતા ને આટલા ઓછા થયા ગયા એ જ કરવાનું છે એ જ કરવાનું લે તમને ભેળા ભેળ કેવું જોઈએ તમારી બધાની ઉતાહણી મારી પાસે આવે ન દેવું એક શબ્દ ભણાવવું નહી જો શિક્ષાબદ્ધ રીતે શામજીભાઈ કેટલું બોલ્યા સવામાં હું કેટલા વર્ષ બોર્ડિંગ ચલાવું છું ઓણ તો હવે પંદર છોકરા છે ફોર તો બંધ કરી દેવી પડશે બંધ કરી દેવી પડશે લાખો બધી માણસ છે બાજુ બંધ જ થતી જાય ગામડા માં સ્કૂલો એવું કરે છે પણ હાલત શિક્ષણ અને મા એવા ગોખી લીધું છે કે જોઈ જાય પછી આટલું કોલેજ ભણે એટલે ડિગ્રી મળી જાય એટલે લાઈન ચડી જાય કઈ હમણાં સુધારવાની તો દ્રષ્ટિ જ નહી હો પૈસા કમાવા પૈસા નથી આખું રાજ કંટાળ્યો હતો કેળવણી ખાતું કંટાળ્યું હતું પકડાય ગયો બરાબર ખુરશી ઉપર જાડો પેશાબે થઈ ગયો એ આમ ખા માર્ગ છોડી અસત માર્ગે ચલાય ફળ આવે છે એક શું કરવું જોઈ પણ આપણે ગોખાય તમે અમારા કેવા તમે અમારા કેવાનો કેવાય આનો આ કહેવાય મારા પક્ષ ભેદ કરી અને જીવ નું ભૂંડું કરે પક્ષ ભેદ કરો કે પેલા વર્ષે મારું મન કેવું હતું હવે આજે જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મન તપાસ કરવો જે પ્રથમ ના વર્ષ મારું મન આવું હતું પછી આવું હતું ને આટલી ભગવાન ની વાસના હતી ને આટલી જગત ની હતી એમ વર્ષો વર્ષ નો સરવાળો વિચારા કરવો કે જમે ઉધારી અને બે પહા છે ઉધારી વધ્યું કે જમે વધ્યું ઉધારી વધવા દેવું કે જમ્યા બાજુ કેવો એ આપડે આ બધા વિચાર તો કરવા જોઈએ ને બોલો અને વર્ષો વર્ષ સરવાળો વિચારા કરવો પોતાના મનમાં જેટલી જગત ની વાત રહી ગઈ હોય તમારા જેવા કાફલ મળી જાય તેની આગળ બધા ભેગા થાય અને તમે વળી પાસે મને આવો પણ અહીંયા નથી કોઈ નું એ તમને ખબર ન પડી ઉથડકી ને પાછું પડે તમારે બે ભજી ગયા સાંઈ હા જવું જોઈએ કઈ હું આમ દેખાય એ જોવું જોઈએ કે આપડે આટલા વર્ષ પહેલા આવા સારા સ્વભાવ હતા આટલા નબળા હતા નબળા કેટલા હેઠ્યા સારા સારામાં કેટલો વધારો થયો મારે પૈસા માં વધવું તો અહીંયાથી મેં એ તો છુટો મારવી પડે એ તો જગતું નહી કામ એ થાય છે નથી થતું નહીં પણ આપડે આ ઘનિષ્યા નથી ફાટસરજો કેટલી જમીન છે ખેતી કરે બધું છે એ હું દવા નો છાંટું એટલે કોઈ દી નો છાંટું આખું ગામ દવાનું તો જીવડા મારવાનો ધંધો કરવો પેટ ભરાય નગવાને તર્યું છે એમ થશે ભાઈ જો ક્યાંક ક્યાંક ધર્મ વાળા માણસો છે એ જીવડા મારવાનો લાઈન જ લેતા નિષ્ઠા તો એને નાખે છે આ તો એ ઘ્યું એમને જીવડા મારે પૈસા મળે છે એમને મળતા હશે કોક ને ભાઈ આપડે કઈ કઈ નહીં કઈ પણ ગુલા ને કરી ક્યાંક ભાઈ ન મળ્યા તો સહન કરવું પડે આજે દાળ બાદ રોટલી શાક મજાનું જમતા હોય વખતે કઈ તાજ પડી શાક નથી કરવું દાળ છે ને હમ કરતા કઈ નથી કરવા છે એ થોડા દાળ આવે બધા પાછું મળી પાટે ચડી જાય પણ એટલી ધીરજ રહેવી જોઈ ધર્મ પાડતા ધીરજ રાખવી પડે ધીરજ રાખે તો કાંઈ ન જાય લ્યો જો આ તમારી લાઈન છે ને એની ઓલા ખર્ચામાં જ્યાં બસુ મારી હોય ને ત્યાં તમારે નુકશાન ની જાવ કે બીજું કઈ બસુ હલતું હોય ત્યાં લગભગ સરકાર નુકશાની માં આ રેલવે છેડાની રેલવે હોય ને ત્યાં લગભગ રેલવે ન મળે ત્યાં બધું જગત બધું આમ જ આલેશો ને બોલો અને પોતાના મનમાં જેટલી જગત ની વાતના બાકી રહી ગઈ હોય એને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહી કરે તો તે વાત મહિનાનું નિરંતર ચુકાવી દઈએ તો દેતા કઠણ ના પડે ને વર્ષ દાળા નું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે હંમેશા જે નિયમ લઈ ને ખબર ન પડી હાલે એટલે આવેમ આપો એક નિયમ આપો બાકી નિયમ તો તમારા થી પડે એ તમે બે ચાર કો તો એમાંથી એકાદ આપો પણ હવે તમારી કેમ અનુકૂળતા હોય સંસાર વ્યવહાર તમારે કંઈ પેલું કે બે ચાર આ દો આ દિયો આ દિવસે તમે બોલો એટલે એમ જ બોલે બીજે વર્ષે પાછા આવ્યા મને બોલ્યું રાખ્યું છો બરાબર હવે બીજું દો ચાર પાંચ વર્ષે મને ગયા હું જે નિયમ ને એ છોડતો નથી જીવું છું એટલામાં મારે ચોખ્ખું થઈ જવું જ બધી હંજવારી વાળી નાખી મારી ભાઈ જેટલું હોય ને એ બધું નાખ્યું નથી એટલે નિયમ તો બરાબર પાડવા પડે હિંમત મારો એવા હોય છે અત્યારે ઘણા છે એવા પણ એવા જાદા ન હોય તો લોલે હોય ભગત તો બધા પણ ભગત ભગત માં ફેર આપડે આ સાધુ થઈ ગયે પણ સાધુ કેવા કે આ લોકો કપડા ને ઓળખ સાધુ ને ઓળખ કોઈ કોઈ સાધુ ની પરીક્ષા કરે આ સાધુ છે ગુવાર લેવા જવું હોય તો બરાબર ધ્યાન રાખે કોઈ ઘરવાળા એ તો એટલું જ પેલા ગુવાર લેવો શાક કરવું તો આવડો કુરો કુડો ખોળાયો અને આવડો લાંબી શિંગો હાડી હોય પણ ગઢો હોય થેલી ભરીને જાય તો ઓલી છીકો મારે હું કરેતા નો આવી શાકે શાક તો ખૂણું ભાઈ એ કઈ બોલવું પડતું હોય ખૂણું લેવું એમ કઈ એમ આપણે જો ભગવાન માર્ગે ચાલ્યા તો આપણી બેલે જવું જોઈએ આ તો કોક કે ભાઈ સમજે હવે એ તે કઈ લો કરવું છો મારે સેવા કરવી પણ મારી કડી ચાલી રાખે હું વાય અને તું વાહીદ કરી નાખે એ આપણે બધા ઈ માહિલા થઈ ગયો હટલી સગવડ હોય તો આપણે આમ હવે કોઈ માણસ છે ભાઈ બોલો શ્યા